ए, आवो, आवो। मारा एवा बाड़ मारा नाना, नाना आओ वारता अरे भाई, आजे तो सूरत मा बेठा बेठा, मिलो सा मिलोन आज हूँ तमने बदाने દેશના એક ગામમાં એક માણસ રહેતો હતો તેનું નામ હતું નાવેર નાવેર તો ખૂબ ભલો માણસ ખુબ સારો માણસ હતો ભાઈ એની પાસે એક સરસ મજાનો ખુબજ સારો ઘોડો હતો ગામના બધા થતું હતું નાવેર ના જેવો સુંદર ઘોડો આપણી પાસે હોય તો કેવું સારું કેટલો સારો ઘોડો છે એની પાસે એજ ગામ માં ડાહર નામનો એક બીજો માણસ રહેતો હતો अदाहर ने नावेर नो तैयार छू साहब ते एक दिवस नावेर नी पासे ने बोलो। तमे मने तमारो गोड़ो आपो। एना बदला मा तमने जेटला छु। मोलो कबूल પરંતુ નાવેર ને પોતાના પારા ઘોડા આ ઘોડો મને ખૂબ જ પ્યારો છે ખૂબ જ વાહલો છે એના વિના મને મારા ઘોડા વિના જરાય ન ગમે દાહર તો હતાશ થઈને ઘેર ગયો નિરાશ થઈ ગયો દાહર બીજે ગામ જવા નીકળો હતો પરગામ જવા બે ને ધીમે ધીમે ધીમે ધીમે આગળ જતો હતો એવામાં રસ્તાની બાજુએ એ ગરડા માણસને ઝાડ નીચે બેઠેલો તેને જોયો હતો એને ખાંસી પણ ખૂબ આવતી હતી ઉધરસ આવતી હતી નાવેરને આ જોઈને દયા આવી ઘરડા માણસને જોઈને એ પેલા દુખી ને ઘરડા માણસ પાસે ગયો તેણે પ્રેમથી કહ્યું બાબા તમે પણ ખૂબ ગયા છો આવી છો પેલા ઘરડા માણસે હાંફતા હાંફતા ધીમે અવાજે કહ્યું બેટા હું ગરીબ માણસ છું ઘણા દિવસથી વળી બીમાર પણ છું મને તાવ ખૂબ આવે છે મારે બાજુના ગામમાં જવાનું છે પણ રસ્તામાં મને શ્વાસ ચડી ગયો એટલે મારાથી એક ડગલું પણ ભરી શકાય એમ નથી બેટા હું સાવ લાચાર થઈ ગયો છું હવે હું બાજુના ગામમાં કેવી રીતે જાય રાતે મારું શું થશે અને આવી સખત ઠંડીમાં હું ઠરી જઈશ આ સાંભળીને નાવેરનું અહી આવ્યું હોય એને તો દયા આવીને ગળગળો થઈ જઈને બોલો બાબા તમે ફિકર ન કરો તમે મારા ઘોડા ઉપર બેસી જાઓ મારે પણ આ બાજુના ગામમાં જવું છે હું તમારી સાથે ચાલતો ચાલતો આવી છો દુઃખી અને ગરીબ માણસની સેવા કરવી એ તો માણસો ધર્મ કહેવાય દુખી અને ગરીબ માણસો ની સેવા કરવી એ જ માણસોનું કામ છે પણ આ શું અરે આ શું તરત જ પેલા ઘરડા અને બીમાર દેખાતા માણસો ઘોડા ને ચાબુક મારી સાટ કરતા અને ઘોડો તો વેગ દોડવા લાગ્યો ચિંતામાં પડી ગયો હું દાહર છું દાહર તે મને તારો ઘોડો સીધી રીતે ના આપ્યો એટલે મેં તરકીબ કરી મેં એવી યુક્તિ કરીને તારી પાસેથી ઘોડો પડાવી લીધો અવે ઘોડો પાછો મેળવવાની તું ક્યારે આશા રાખતો નહીર તો દુઃખી ઉઠો ભલે ભાઈ ભલે તને મારો પ્યારો ઘોડો જોઈતો જ તો ભલે લઈ જા અને ખુશ લઈ જા પણ ભાઈ ડાહર આટલું યાદ રાખજે હો કે તે આવી દગલબાજી કરીને મારી પાસેથી ઘોડો પડાવી લીધો છે એ વાતને મહેરબાની કહેતો નહીં ભાઈ આટલું યાદ રાખજે કારણ કે એ વાત સાંભળીને પછી કોઈ માણસ ખરેખરો દુખી આદમીને મદદ કરવા તૈયાર થશે નહીં દુખી હશે તો પણ એને મદદ નઈ કરે નાવેરની આ વાત સાંભળી અને દાહરને તો પોતાની બધી ભૂલ સમજાયો અને એ તો ખૂબ શરમાઈ ગયો તેણે પાછા ફરી નાવેરને એનો ઘોડો પાછો સોંપી દીધો ભાઈ તો ભાઈ મિલોની બેન આવી હતી આ નાવેરના ઘોડાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ હવે હાલાવાલા કરી જાઉં સપનામાં નાવેરનો ઘોડો આવશે અને આપણે એની સાથે ફરવા જઈશું આવજો